ના કરી દે તું કોણ છે પોતાની જાતને ઓળખાય એટલે ભટકવાળું બંધ થઈ જાય ને ક્યાં સુધી ભટકવું આવું તને ગમે છે સંસાર બઉ મીઠો લાગે છે એકલો મીઠો છે કડવો મીઠો છે એકલું જ મીઠું આવું જોઈએ હું કડવું મીઠું કેમ ખાવે ઓળખવા માટે તારું નામ આપેલું આ બોડીનું અચીર ઓળખવા નામ આપો જેમાં બોર્ડ આપીએ દુકાન કે જનરલ ટેડર એટલે આપડે હું જનરલ નહી હું રામ મોહન એ આ દુકાન નું નામ છે તે મિતેશ માલિક માય નહીં ના જાણ પેલું આ જાણ્યા પછી આપણા ઇન્ડિયન માટે નઈ જે પુનર્જન ને સમજે છે પુનર્જન ને છે તેને સમજવાની જરૂર છે આ ફોરિન વાળા લોકો માનતા જ નથી હું કોણ છે જાણવા જરૂર અને કોક જ થાય ન તેથી તો બધું આખું જાણ્યા વગર પોલ ચાલે કોક ચાલે તારે આપડે દાડો ભરે આ જગત કોઈ કોઈ બનાવનાર હશે ને કોણ હશે આ જગત નો કોઈ બનાવનાર કોણ હશે એકલા થાય એકલો ધંધો નહીં વેપાર એકલો સીધ કરે પાર્ટનરશીપમાં કેટલાય કોર્પોરેશન હશે કોને કામ નથી પેલો કુંવારો છે એ બધી તપાસ ના કરવી પડે આપડે ભરેલા નહી તપાસ કરવી પડે તપાસના સાયન્ટ એડ્રેસ ગણું છે ભગવાન નું લખી દે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ ઇનવિઝિબલ તારી મારી વચ્ચે ઘણા ક્રિએચર તો વાંચી ના દેખાય દુર્ગન થી ના દેખાય એવી જીના જીના ક્રિએચર ભગવાન પોતે આ સમજાયું પણ નોટ ઇન ક્રિએશન આ બધું આ ક્રિએશન આ મેન બેડ જે વસ્તુ હશે એ બધી ક્રિએશન તેમાં નથી મનુષ્ય જે બનાવેલી છે વસ્તુઓ મકાનો ઘરો થોભલા બોમલા બધું મશીનરી મશીનરી એમાં નથી આપણા આપણા લોકો કેંભે ભગવાન ભગવાન લાકડા પડે કે આ તોડી નાખો તોડી નાખાય હિંસા નહીં પણ ધણી ને પૂછીને તોડી નાખાય ધણી ને દુખાય એ ન થવું એટલે आ जगत विज्ञान ऐसी तार वास्तविक जाए लोग लौकिक कहवा लौकिक थी भगवान क्रिएटर से नहीं तारे वास्तविक जा लौकिक जाए એટલે વાસ્તવિક એટલે ફેક્ટ બાય ફેક્ટ બોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ નોટ બાય રિયલ વી પોઈન્ટ બાય ફેક્ટ ઓનલી સાયન્ટિફિક સરકમ એવિડન્સ છે આ બધું ને સંજોગો એ સંજોગોથી આ વિજ્ઞાન ઉભું થયેલું છે જેમાં એસ ટુ ઓ નો સંજોગ ભેગો થઈ જાય તો શું થઈ જાય એસ ભેગો થઈ જાય થાય ભગવાન તો છે ભગવાન ના હોય ચાલો એ પ્રકાશ આપે છે પોતાની પ્રકાશ છે પ્રકાશમાં જીવો ને પોતાની જવાબદારી પર ખુદાકુદ કરવો જેટલા વેપાર કરવા હોય જે જે કરવું હોય જેથી શાદી કરવી હોય હોવા શાદી કરવી હોય તો પોતાની જવાબદારી પર કરવી એકદી લખેલું નથી પોતાની જવાબદારી હમી નું કામ કરજો ઇઝ ધી પધલ ઇઝ સેલ્ફ સેલ્ફ પધલ થયેલું વિજ્ઞાન થી અને પાછું બહાર આપડે એવું ના બોલાય બહાર મને પૂછીએ નહીં રામ ભાઈ બનાવી ભગવાન લૂટી લેવા લૂટી દે આ તો વિચારક ને ડાયા માણસો ને માટે છે આપના લોકો માટે નથી આવ્યા બિઝનેસ ફ્રીક હોય તે ગ્રાહકો ના સમજે तारा आत्मा कबूल करे तो मानवा तारा हाथ में कबूल करवे कारण वस्तु वैज्ञानिक वस्तु तुम चिंता बहुत गम्म है તો પછી સી દવા ચોપડું છું થાય તારે તું કઉે કઈ દવા ચોપડ દવા લાવ ટ્યુબ લાવું છું ચિંતા થાય થાય મારી માટે તને ચિંતા થાય થાય શું ચોપડું કે રામભાઈ <laughs> નથી ગમતી અઠવાડિયે બે દિવસ બંધ કરી આપું શનિવાર રવિવાર હનિવાર રવિવાર બે ચિંતા બંધ કરી આપીએ એની ઈચ્છા છે બે દિવસ કરવું છે કાયમ ની ચિંતા બંધ કરી દીધી મારે તો બધા દિવસો બંધ થઈ જાય બંધ થઈ જાય ભૂલા બેન કાયમ નહી થઈ ગયી કાયમ નીકળ્યું છે એની ચિંતા ના થાય એવું અમે કરી ચિંતા થાય છે એ અનનેસેસરી જે ઇગોઇઝમ છે અનને અનને એ બધું અને પછી ઓપરેશન બગડી જાય ને એ પાછ સુધારવું પડે ને ખરે છે તાલ થઈ જાય ને કુ નઈ તો ગયા હતા સારી રીતે ભણે જેવું જોઈએ એવું ના ભણે અને પેલું શાંતિમય જીવન અને કેવું લાયક્રાવાળી રીતે ઇગોઇઝમ હોય એ એક તો એ પેરેન્ટ હોય ખોટી ઉછેર نقصان કર્યા કરે જે પેરેન્ટ એ બદલે અમે ઉડાડી દઈએ બધાની જે આપણી સંસારની કંઈ જવાબદારી હોય તે તો નિભાવવાની હોય ને ઠીક છે રમી એ માટે જ આપણને કંઈક કે ચિંતા થાય એમ કે આપણી સંસારની બધી જવાબદારીઓ હોય એ નિભાવિતો પડે ને એની બા માટે હા એ ચિંતા થાય છે પણ તે તો વધારાનું પેલું બધું બગડી ગયો છે નહીં એટલે સુધારી આપું પછી જવાબદારી સારી રીતે અદા થાય ચિંતા ના થાય જવાબદારી પૂર્ણ અદા થાય અત્યારે જે કરીએ ને તેના કરતા વધારે સારી રીતે કરશો તમે જવાબદારી જવાબદારી તો જ જોઈએ નહીં તો કોઈની આ દુનિયામાંથી મુક્તિ ના થાય સંપૂર્ણ જવાબદારી પચીસેક કલાક પાણી છડી દે ને પાણી વાળી બઉ છોટેલું નથી થોડું છોટેલું બધા ભેળા તો કઈ રાળ મોલેલા ને બીજા કઈ પ્રશ્નો ઉભા થાય છે સુપ્રેસ મોર એમ ગાડી મોટો ડાયરેક્ટ છે વૈકલ્પિક આજે આખી આવતી જાવ તો તે આખો દિવસ આખો દિવસ આઇડલ સુકા દેહી રહ્યો છું આખો દિવસ હમ આખો દિવસ આઇડલ દે છે નથી દે દુખ ના હોય તારે કરું બ્રેન સારું ના હોય તો તું કરું છે પગ કરે છે ના રેવું જોઈએ બિલકુલ આઈડલ ત્યાં કોઈ કામ કર્યું What do I want you to do with the help of the heart and the spirit and everything? So, if you follow me, it's not easy. You yourself alone is not finished. You say that it's not part of the world. They are in the kitchen and then we can do it. Why not? So, what do you yourself can do? Shri Mataji? તએ કશું કામ કરે તો કે ના આ સવારે કશું કામ કરેલો આ સવારે તે તો આ પપ્પા પોતાને તેરી લાયો પપ્પાને તેરી લાયો હ મોટર માં પપ્પાને તેરી લાયો એટલે પે પેટ્રોલ હતું તો ને પેટ્રોલ ના હતો તેલર પેટ્રોલ ના હતો તેલર એમાં તું શું તેલ લાયો તો પેટ્રોલ હતું આ ગાડી આવી હતી પણ ગાડી બધી રેગ્યુલર હતી તેરી તેલ પંસા પર તું તેલ લો બી પાર્લામેન્ટ મંગવાની શક્તિ છે રાત્રે જવું તો હ કોઈ થોડું ના આવે તારે શું કરું કોઈ થોડું ના આવે તારે તું શું કરું તારું ઊંઘું હોય ને ના આવે એવું બને ખરું મેન્ટરી પદ્ધતિ તારા છે હું કરું છું બસ આટલી પાર્લામેન્ટમાં આપણે અહંકાર ના કરે બોલવાનો નથી કા નાટક ડ્રામેટિક કેવું શામ ભાઈ પાર્લામેન્ટ્રી બદલ શું તો ત્યાં અત્યાર સુધી આખા દળમાં પછી કામ જ નહીં કર્યું સંદાસ ને ને? મોટા મોટા ધંધા તો કરેલા બધું થાય લંબાઈ ની તબીત સારી હોય ઘરના માણસો કેતા હોય રાતે તાર ત પચીસ ત્રીસ માણસ આવ્યા રાત્રે હાડા અગિયાર વાગે શું તારું નામ મિતેશ એ બતાય એક બે 2002 એક ટ્રેન્ડ હોય એટલે બીજા એનો ઓર ખરવાય 15 20 માસ શું કહું રાત્રે તો આવે કે તે નીતેશ કે તો બાયનું ગળું કે ન ગળું ગળું પછી તું એ લોકોને શું કહું ગેટ આઉટ શું કહું કેમ આઈવા આ કેરાવા કે કેરાવા કેમ આવ્યા એ હું પૂછું નહી હું પૂછું હા પણ એ લોકો કે અમારી સગવડ નથી આજે ના બેહાડું આવો પધારો એ બધું તું કરતો નથી એ બધા સંજોગો બધા દેગાસીન કરે છે આવો પધારો ને પણ તું શું કરું તે વખતે અત્યારે હું હા એ તું કરું છું સુધારવાનું આ ત્યાં કર્યું તે પુરસાદ સુધારવાનું તેવું કે હે કૃષ્ણ ભગવાન હે દાદા ભગવાન મારે ભૂલ થઈ સુધારું છું ભલે રહ્યા કે આ તો સારું છે તું કયું તડબુચાનો રસ એને શું ગુનો કર્યો એનો રસ્તા કર્યો સમસ્યા બધી સમજવું જ જોઈએ ફક્ત કોણ કરી રહ્યું છે આપણે કરી રહ્યા છે આપણે બોલવાનું કરું મેં કરી રહ્યું પણ સમજીને બહુ ખોટું ઇગોઇઝમ કરીએ હા હું ના હોઉં તો થાય નહીં એવું બોલો લોકોમાં સંદાસ શક્તિ ની શું બોલ આપણે લોકો ઇગોઇઝમ કરે ખરા માન્યતા રોંગ બિલીફ બોલવાનું વાંધો નથી મેં કર્યું રામભાઈ બધું બોલે પણ કોણ તારે નહી આ કે કોને કર્યું તારે આપડે કેવું બધું મેં કર્યું હોવું જોઈએ રામ ભાઈ લોકો છે ના લોકો ઇગોજ ખબર પડે આ બધા ઇઘોજ કરે છે આ મેં કર્યું હું કરું જ છું માણસ મૂકી ગયો ઘડિયાળ તો આ ત્યાં બધી સાચી હકીકત વાસ્તવિકતા ખરો પુરસાદ ક્યારે તું પોતે કોણ છું જાણે ત્યાર પછી પુરુષ પુરુષ થયો અને પુરુષાર્થ પ્રકૃતિ ને પુરુષ બે જુદા પાડી દઈએ એટલે જુ થયો પુરુષ ત્યાર પછી પુરુષાદ ખડો થાય અત્યારે પુરસાદ છે પણ પ્રાકૃત પુરસાદ કહેવાય ને ભાઈ બધી વાતચીત કરજો હા બઉ ખુલાસા કરવા દેવા વૈજ્ઞાનિક વસ્તુ છે એટલે એક્ઝેક્ટ હન્ડ્રેડ પર્સન્ટ કરેક્ટ વસ્તુ એક માણસ ધ્યાન કરતા હતા પદ્માસન વાય ધ્યાન કરતા હતા ત્યારે શું કરો છો ત્યાં ધ્યાન કરું છું ને ત્યારે તમે એકલા કરો છો બીજું કોઈ કરે છે ત્યાં અમારો કાકા છે ભાઈ કરે છે એનાથી પાંચે મિનિટ થાય છે હું તો દસ પંદર મિનિટ કરું છું એ શબ્દો બોલો તો ના સમજી રેસકો કરી છે અહીંયા કરે અમે સમજી ગયો ને આમ કેટલું એ છે કેવા શું માગે છે આમા કરવા મળ્યા એ શું કેવા માંગે છે તો ઢીચન કરતા તું કરતો સાનુ કરતો ડીચર ની જરૂર નથી કરતા સમજ પડી ને જો જ છે ને ભોળાભાઈ હવે વિચાર માસ ને કેરી તણસ ના માણસ નું બધું શું કે પાથર પર આવી રસ્ય ઉત્પન્ન થાય ને સમજવાનું બુદ્ધિ ખલાસ થઈ જાય ત્યાર પછી આ સંઘર્ષ પડે બુદ્ધિ ખલાસ થાય તારા પછી આ દર્શન ઉગાડું થાય ત્યારે એ બધાને દેખાડી શકે તને વાત થોડી ઘણી ગમે એટલે અત્યારે તું આ ત્યાં ભણ્યો કર્યો ને એટલે બધા સંજોગો બધા દેખાશે કાર્ય કરે સાયન્ટિફિક સરકમસ્ટન્સ આવી જાય આપણા લોકો ક્યાંય ખરાબ હતા આપડે કઈ ગયા તોડીઓ દાદા એ સંજોગ સમજાય અને પછી થાય તા તો મેં કરી ના થાય તો સંજોગ નું આ સાયન્ટિફિક સર્કલ સંજોગો આપણા ઇન્ડિયાના મનુષ્યમાં ચિંતા બિનતા બધું બંધ થઈ ગયું એ વિજ્ઞાન છે એવું શું કહે પણ આ જગત આખું ચિંતામાં કાંઈક ના જ્ઞાની હોતા નથી કોઈ દાડે બુદ્ધિ વગરના જ્ઞાની હોતા નથી અને કોઈ આવે ત્યારે ભેગા ના થાય તો બે જણ રામભાઈનું કહે કે આનું ફૂંચાગ્યું કે રમભાઈ અહીં આવી ગયા પૂન કઈ છે ને દેગા સીધી થાય મને નહી તો તમે કહો કે દાદા ભગવાન સમજે નઈ શું છે અને પૂન પૂરેપૂરું જાગે તારે એ કરી લે શું કાભ પૂરેપૂરો ઉઠાવી લે સારો માલ જોયો આ વેપારી શું કરે સારો માલ જોયે ભાવમાં વ્યાજબી હોય સોદો તો કર ફોઇડ ફોઇડના સાન્ટિસ્ટોને તો પેલો છોડે નહીં ને ક્રાઇસ્ટ અમારા ક્રાઇસ્ટ ભગવાને કહ્યું છે કે ગોડ ઇઝ ક્રિએટ થઈ એટલે અમારે એ કબજ માણસ માનીએ તો અમારી સી ભૂલ જાય છે એમને દેખાડો તો એમ કહ્યું કે જો ભગવાને ક્રિએટ કર્યું હોય તો અમે કબૂલ કરીએ તો ક્યારે કર્યું તારીખનું જાણતો નથી તમે એની બિગિનિંગ તો થઈ ગયું ને ંગ થઈ ગયું છે કેવું છે મેં અનાદિ અનંત શબ્દ સાંભળેલો છે એવા લાસ્ટિંગ છે એને ક્રિએટ કરવાની જરૂર નથી વિજ્ઞાનથી ઊભું થયું છે ને હે ચાલ્યા જ કરે છે અન્મે મૂળ વસ્તુ છે એ તત્વો છે એ તત્વોના પરિ પરિશીલનથી પરિવર્તનથી બધું ઉભું થઈ જાય છે પણ થાય છે એમાં અવસ્થા ઊભી થાય છે અવસ્થા વિનાશી છે ઊભી થાય છે અને વિનાશ થાય છે થાય છે ઊભી થાય છે વિનાશ થાય ચાલ્યા જ એટલે મેં કહ્યું તમને મળવા બોલાવો આ મધર છે અને આ એમની દીકરી છે આ બે જ બે જ આશ્રમ માં રહીને કર્યો છે અવિનાશી તત્વ ગોતવાની શોધ હતી એ આન્સર થઈ ગઈ હા એ કે જવાબ મળી ગયો ચિંતા જતી રહી ગઈ જતી રહી Have all your worries gone, sir? Cool. I have no, no worries. No worries. No worries. No worries. What is your name? Barbara. Barbara. Barbara, Barbara are you Barbara? Not Barbara. Then who are you? Who are you, sir? ના દાદા કોઈ પીએર બીયર લાગતું એની પિયર ઇન માઇન્ડ માઇન્ડ ઓફ બોડી કે મન ને બોડી ને કઈ થાય પણ મને ના થાય બસ નું નું નું નું નું વિચાર આવે તુ વિચાર આવે હા એટલે એનો જવાબ બાપુ તમને જ દે શું કહે છે એ કે છે કે મન ને બોડીને કઈ થાય પણ મને કઈ ના થાય દાદા ક્રોધ થાય છે એ જે થોડી આટલો વર્ક્રોધ હોય ને ક્યારે ભવિગ મળે થ્રી હંડ્રેડ સિક્સટી ડિગ્રી છે એક ડિગ્રી પણ મારવાનું આ બધું કેમોફ્લેગ છે શું છે કેમોફ્લેક પેલું કેમોફ્લેક ને સમજે ત્યાં પછી સાચા તરફ જઈ શકે શું કયું આપડે or is it something that you have read, and that is in words only and you are just picking the words. Uh, Anupabha. Who is the creator of this world? Who is the creator of this world? અને પછી બીજું કે છે કે આ બધું નામ રૂપ થી છે અને એની પાછળ જે આ જાગૃતિ છે એને લીધે બધું આ નામ ને રૂપ છે આ બધું હોય કે આ બધું બહાર થી વર્ણન કરી શકાય એવું બધું છે અને સેફ સાઈડ નઈ ને કોઈ જાત ની બોલે મને આ વાંધો નથી પણ હા મેં અંદર ખાના જાય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 ઓછી થઇ જાય પણ એમાં કશું ભય નહિ પાછું જયારે જયારે અપમાન કરે ત્યારે ખબર પડે ચિંતા બી થાય બધું નાખાય ગજ સ્નાન જેવું કેવું હાથી નાય ખરો પછી બાર ઉપર ઉડાડે પણ એ બાગાંતિ રે બધા કાલે ગયા તા ને એમને શાંતિ રે એવું બધું માલ એના જેઓ જ મારા સમજાવેલા રસ્તે નથી માટે હવે રસ્તા નો લાદો કરે કે શાંતિ રે આમ રે એના કરતા હવે રસ્તે વાળો હોય તે ખોલ કરે તો જડી આવે ને કોઈ જ્ઞાની પુરુષો અમને તો જડે નહીં કારણ કે પોતે હું છું જાણું છું ને એને લખી મર્યાદું થાય થાય કે હોતી થઈ દે ધિસ સ્ટડી ઓફ વેદાંતા તે પ્રતિગણ થાય ને તો આટલી ઘટે નહીં તે પ્રતિગણ તો કોઈ બાવ કરે જ ને જાણતા જ નથી ત્યાં અમે પામી ગયા કે તો સમજ બળ ન એનો સવાલ તમને પ્રતિગણ કો ઇન્ટરવે Because without the buddhi, you know, buddhi, you cannot comprehend. ...thoughts, the worries, as long as one has knowledge so that you can recognize that the thought, a worry, is just a thought. As long as you see the thought as a thought, you can stop it direct. Right. The nishta, so that the thought just flows through, just like a ripple. How do like you want to do that? ...thoughts, shame, and reaction to sure. it. Because if you stop the chain of reaction, the moment you are aware so you that you are reacting, then you are no longer reacting. If you choose okay. to act at that point, it is an action. A reaction yeah. can only occur so if it's an impulse, if you are not having the Correct. control. So right. once you realize, look, I'm really reacting on yeah. this, right. which comes over awareness, that mischievous knowledge right. of the in-time right. process that we're seeing right. in terms right. of that. Right. happen to you, that you are able to see an anger thought and then it disappears? Yes, yeah. if you see an anger thought it disappears. It's no. It's when you choose you not to happen. see it. Yes, yeah. definitely. And you see all anger thoughts. You may or may not choose that discipline, that nishka, whether or not you choose <coughs> to work on it at that moment and dissipate the but anger the thought. The question is, uh, you know, not to see any, but no, is, no, it, no. Is, it, is it true in your that when an anger thought comes, you can see it and there is no change ever. The moment you see an anger thought, if so you... I understand what, what you are saying, but what I am asking you is... Do I see anger is, thought? Do you always see an anger thought? Always. No, I am not saying 80% of the time, 100% of the time. Do you always see sure an anger I'm thought? Right. Yes. Yeah. Um, that is the main sure. thing, that yes, what you say is right, but is it 100% practical?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 go ahead and exercise the right to be angry that need not always to say okay fine then try to be able to control and stop it at that on as long as you see things as thought thought build up is what is reacting right. so you can stop thought build up because the ultimate thought say come together there's no connection and it's not possible to be like admit what you say for example he says that એંગર નો વિચાર આવે તો એ જોઈ શકે છે નહી બરાબર છે બધું અને જોવે એટલે પછી એ ડિસાઈડ કરી શકે છે કે એને હુઆરિયો હુઆરિયો હુઆરિયો નહી જાસ્કું હુઆયો કોણ દે વોચિસ ટુ ડિસાઈડ કોણ વોચિસ ટુ ડિસાઈડ કોણ ઇઝ ઇટ ધેટ વોચિંગ ધેર હર યુ મસ્ટ સીર આઈ યોર સેલ્ફ ધેન આ What this is impossible. Yes. What is talking here is the body mind concept. Cuz <laughs> the no no. I'm yeah, saying yeah. in terms of the genuine body mind concept, yeah. simply because everything else in this room mm. is myth yet depending upon what standpoint the yes. creators and the creators yeah. from the same right. thing. Yeah. And if it really is one of the same thing, yeah. then you have it only be talking on the same standpoint. Yeah. Right. In terms of